એને નવો બંધ પડ્યો કેવાય એને નવો બંધ પડો કેવાય ના બંધ ના કેવાય ફાઇલ બાકી અરે આપડે થઈ ગઈ જ્ઞાતા દશા જગ્યા છે એક વોલ માં એટલે આ ફાઇલ ફોર્મ ક્યારે પડે પાછું એ ફાઇલો પાછી ક્યારે ખાલી થાય આપડે આ ફાઇલો ફળ ફાઇલો બધી જોડે જોડે રહેવાની ફાઇલો જેટલી બાકી છે એવી તો ઘણી રહી જાય છે ને એ રહી જાય પછી આપડે કરવાની આપણે આપડે જેટલી થઈ એટલી ઓછી આપડે શું કહીએ છીએ જેટલી થઈ એટલી તો થઈ ગયું રાગ વાળી રાગ વાળી જે ફાઇલો હોય રાગ વાળી આપડી રાગ વાળી ફાઇલો ચીકરી ફાઇલો ને રાગ વાળી જે ફાઇલો હોય રાગલો જ તમારો રાગ ને જ નિવેદલ ને આપડે લેવા દે તમારાગ નો રાગ નો નિવે ખબર નાગવા ફાઇલ દઈ ગઈ તેની ફાઇલ તો એ ફાઇલ કહી પણ આપણે મેં લાગુ કર્યો તે ફરી નિકાળ ફરી નહી કરી આલ પછી એ એ ગમે રીતે નીકળે કોઈ એની સાથે સંબંધ નથી ફાઇલ સાથે બીજા કોઈ રીતે હતી ગમે તે રીતે સાથે જે સંબંધ થઈને આટ રિડેટનો સંબંધ થાય પાછો ઓ અને પછી ઊ ની ઓળાઈ જાય એવું એની ફાઈલની જોડે કીલે આ ફાઈલ તો ગઈ હવે દી કોર કોરતા એ ફાઈલ લે પેઈન એટલે કઈ લેવા ને ઇન દેવા દેવા નહીં ઓફિસની ફાઈલ મારે એમ જ ગણ છે કામ લાગશે નહીં કોઈ અપેક્ષા નહીં કોઈ અપેક્ષા પછી યાદ આવે નહી યાદ આવે નહીં મન માં જ હોય આપડા અને સામાના વિચાર સામો માણસ હોય એ આપણને ફરી ફેરી આપણા મન ના વિચારો જાણવા પ્રયત્ન કરતો હોય પૂછતો હોય છતાં આપડે એને આપણા વિચારો જાણવા ના દઈએ કપટ ને કપટ નું સાધન નથી આિકાલો થયો કપટ હોય કે ક્રિકેટ માં ઘર યાદ આવે વર્તમાન માં ગમે ભાઈ દે વ્યવસ્થિત હતું વર્ષ માં આપણે જાણવાનું જોઈ કરે છે જશુદિજ જે કરે તેને આપણું વધુ હવે નથીલ છે ભાગ પડે આમ જીવ્યુંર આવું થાય તમારે હોય નહિ આવે માલતી બેન આપડે લોક સત્તા નું કામ કેવું કરે છે કેવું નહિ બીજું કાયર નહીં કર્યું પણ અંધાર સુધી ના ફેલાય શું કયું અંધાર સુધી મારી જા જ્ઞાતા દ્રષ્ટા રહીએ છીએ તે વખતે આપ બરાબર બરાબર રહેશે કે નથી રહેતા જીવનભાઈ એ ડિફરન્શિયેટ રાખવું કે ના રાખવું એના આપણે લેવા દેવા નથી આવે કે ક્રિમિનલ હોય એ ભાગ ભગવાન મરણ નથી ગયા છે એક દુતા તો શાનો તો ખાલી અવસ્તવ દેખાવી દુદ્દો આ દુનિયાનો દેખોન છે એવું કંઈ વિરુદ્ધ આ બરાબર જારો જો બરસીલ હોટલ કલિક માર્ગમાં એટલે કિટેન કે થઈ ગયો હા થઈ ગયો હે થઈ ગયો કેનો પટણા તેજપડા ઈન નેતા સાહેબ બેરા માતા બીચારા જ્યારે આપણે આ આકરા વિજ્ઞાન થી કહીતા દિલ દમે એ કર્યો ભાગ જોવડે ને તે દરમિયાન શુદ્ધ હવાજી માટે શુદ્ધતા ઘડી નહી આવે સંતત આ ઓલ જિલ્લાતે આ પ્રકાર હેતુ સર દિલ હો કેપીન ઓલ જિલ્લાતે આ જે ક્રિયા થઈ રહી છે પ્રોજેકશન ગયા હતા નું અત્યારે પેલા કેવા હતા ખબર પડે એ કોને ખબર પડે જ્ઞાતા દ્રષ્ટા ને તો પ્રશ્ન આવે એ પાછો જીવન ભી પૂછે છે કે કોને ખબર પડે જ્ઞાતા દ્રષ્ટા તો ખબર પ્રશ્ન આવે કે આપડે પેલા આવા હતા અત્યારે આવા છીએ કારણ કે જે જ્ઞાતા દ્રષ્ટા છે એને તો આવો પ્રશ્ન આવે તમે ફાઇલ અમે અને ફાઇલ નંબર વન તમે તમારી ફાઈલ તમે ઓળખો ને આવો હા કેસ થી જ્ઞાન હાજર રહે છે હાજર હાજર રહે જ્ઞાન હાજર રહે જ્ઞાન તેનું નામ કેવાય કે કતવરટી નાતા એને હાજર થાય તો એ જ્ઞાન નહી તો કવિ જ્ઞાને હાજર ના થાય આક્રમ એકલું વિજ્ઞાન હાજર થાય પહેલું જ્ઞાન કવિ કસોટી નેતા એને હાજર થઈ જાય જ્ઞાન સિદ્ધાંત વિરોધાભાસ ના ઉત્પન્ન થાય તો આપણી સપના એવું બને છે કે આવો કોઈ વિરોધાભાસ ઉભો થઈ પણ બીજી જ મીડિયા નો જવાબ મળે છે બધા તો ખરે છે હવે તો એવું બને છે કે આ પૂછીશું એ સવાલ જ રહેતો નથી જવાબ મળી જાય પછી પૂછવાનો સવાલ રહેતો જ નથી ઓળખે છે યુદ્ધ નો જવાબ અને થાય તો એને સમજ્યા નથી કેવાનું એનું આ પોતાનું જોડતો નથી કજું કરવું પડતું નથી આ પાણી નીચે રહે એમાં કજું કરવું પડે સ્વભાવ માટે કડ નથી દરિયો ફરી કાઢ્યો કોને આ કરી છે ડ્રોઈંગ કરી હતી જે દરિયા ભેગા થયા ત્યાં બે ફૂટ ચી સંસારી કાર્યો માં ભયંકર દુઃખ પડે મોક્ષુઃખ પડે દુઃખ પડે તો મોક્ષ કેવાય ને મગજ મગ દાતા પુરુષ બાજુ કામ ચાલુ દેખી મહેનત કરાવી સર મહેનત કરવી પડી કચ્છ નહીં ના દાદા દાખ પડી જાય નોક માં ઘટાડો જોક માં થાય ઉપયોગ માં ઉપયોગ કરવા ને પંચમ ભાઈ પૂછે છે પંચમભાઈ વર્તમાન માં રહેવાનું કયું એટલે વર્તમાન એ પણ કાળ તો ખરો છે એટલે બંધન તો થયું છે બંધન તો કાળ નું બંધન તો સ્વાભાવિક છે વ્યવહારિક ખરેખર બંધન નથી વ્યવહારિક છે એ આવે એ સહયોગી સ્વરૂપ છે એટલે છે ભાવનાથી બંધન ક્યારે કેવાય જ ના થાય બંધન કહેવાય કાર્યા કરે છે કાર ના જોયા કરીએ છીએ હા સિનામા ફિલમ કહે છે તે આઠ ને પાંચ પેટા આવી આઠ ને છીટ પેટાળે જોનાર જોનાર ભર્યા કરે ઘડિયાળે ભર્યા કરે હું સારું ભર્યા કરે જોનાર જોનાર રહે તો નથી સિનેમા જો હજાર માં પૈસા ઘટતા બહાર ના કામ એટલે સિનેમા જો હજાર જ્યાં સુધી ચા પીતા ડાકો પ્રમાણ હોય એવું આપડે વાંધો નથી આપણને કોઈ તમે જ્યાં આગળ અમે જાણનાર છે એ તો બધું વિશેષણ જતા ના રહ્યા કયા ગામ નાખું છે માર કેવું પડે ને બાજરા એ આપણને પકડે ને વિચાર આપણને પકડે નઈ અમને નિરંતર પકડે નહિ કોઈ જો પકડે નહિ તો તમારું મને દાદા કદાચ મૂળમાં નથી એવું લાગે ઠીક છે દાદા મૂળમાં નથી એટલે જ્ઞાન દાદા શું શું કાર્યમાં છે મૂળભાણ કાર્યમાં છે શું કાર્ય કર્યા અમારું વિધિ કરવાનું હોય બાકી રહી ગયું હોય બપોર બધા આવી પડ્યા હોય ના થયું હોય ન બસ એ કરી દીએ માર એ શુદ્ધ ઉપયોગ રીતે શુદ્ધ ઉપયોગ રીતે ન બોલી જાય હા તો એ ક્રમ બદલે ક્રમ બદલા કરી નાખે નમો અરે અંતરાણમ પછી નમો સબ સા લો પછી નમો સિદ્ધાણમ કે નમો આચાર્ય ઉપાધ્યાય કરે એ ક્રમ ગોસે ને એ પછી એનો ઉપયોગ કરે દેખાડેલી આકડા આપણે જુદા જુદા રોજ બોલ ગોઠવી ને પછી આપડે જરૂર નથી આપડે જરૂર નથી એ કદી માર્ગ માં અનુપૂર્વી પેલું રાખે છે મન તો તરત જ તેવી પડી જાય મનને વાર જ નહી તમને બે તો નિર્વલ થાય જાગૃત કોઈ નાખે ઊંઘે જ આ બધું કાર્ય થઈ રહ્યા છે આ બધા વકીલાત નો કાર્યો જતના કાર્યો બધા ઉંઘવા જ ચાલ્યા કરે બાર કેવી વાત નથી તમારે છે જજો વકીલો કામ જુટીન નહી ઉદયકરના અધીન એટલે ઉદયકરના અધીન કાર્ય કરે એની પછી શું થયું શું નહીં એના શું નુકસાન કાર કે શું આમ લાભ કરે કઈ નઈ ઉપયોગ જ નહીં થશે ને કઈ કઈ રેલું ઉપયોગ નહીં ઉપયોગ કરે એ બધું ઊંઘ માં કેવાય ઉપયોગ નહીં જે ઊંઘે યાર એ ઉપયોગ સાયન્ટ અમારું વિવેક દરેક કાર્ય દરેક કાર્ય વિવે બધું હોય કઈ જાગે તમારે શું જાગૃતિ અને પછી બસ્તાવ કરે પછી જાગૃતિ આવે ના થયું પણ આવે તો જીવ બળી ગયું બીજું હવે દાદા કોઈ જસુભાઈ ઠપો આપે તો એની સાથે હું લાગુ છું કે હું તને બી આ પૂછાયું કે તું જશુભાઈ કેવું પડે આ દિવાળ તમારે નજારો દિવા તમારા નહીં તો માન ના આપે કઈ પણ તમે કઈ કર્યું આપડો હિસાબ છે એમાં આપડે કેવા જ લાગતું છે ને કે આ હિસાબ આપડે જુઓ જ ગયો હિસાબ તો જુઓ ચેક ચેક ટ્રે બેઠા ભાઈ છૂટી જાય ભાઈ છૂટી જાય ને તો હિસાબ કરનાર હું તો ચાલી ના તમે હારું ગયા મારે તો ચાલવાન બંધ ચાલવાન થયું બધું સારું અમે પેલા એમાં ટેક્સી ને એક અનુભવ છે એના કરતા આ બધું ડોરીને ચઢીએ છે તમારું કાકા બધા નઈ લેવાનું સા તમારું નોર્મલ આજ કિલો બધા પૈસા વધારે નાખે રેલવે વાળી રેલવે વાળા મૂકીને તમે આ કરો કાયદો કાયદો રેલવે વાળ કઈ ના જશે પચાસ કિલા ઉપર ના બધા ડબલ ડબલ ટિકિટ મંજાડી ફોર નેચરલ ગય ટિકિટ ત્રિડા ડાઈવન ઇનમાં તો રેલવે વાલી કે છે ને એમ ને એમ જ છે તે તો જોબરા કોને ને અવરું અરું બોલીએ પણ શુદ્ધ કહે એ જાગૃતિ રહેગતિ બોલાવો જાગૃતિ શુદ્ધ ઉપયોગ ને ક્ષમતા ધારી જ્ઞાન ધ્યાન મનોહારી હોય જ્ઞાન ને ધ્યાન કેવું હોય મનોહરણ કર્મ કલંકો શિવ નારી મળે સાહેબ મૂળમાં નથી કે જન્મ જયંતિ અમને કરવા લીધી ભક્તો ભક્તો માટે આખા જગતના આખું જગત હમું થાય એવું બોલ્યા મારી પર જીવ ના રે કોઈ દીપતા ના થયું ઠીક એમ મને જાણ જોયે બીજા સૌ માઈ કાકા જે કૃષ્ણ થયા મારી બધા માઈ કાકા જો એમ મને જાણ જોયે સૌ માઈ કાકા હવે એટલું ભગતો ને કે ભગત જતા ના સંપ્રદાય માં વાડ કૂદી કૂદી જતા ને વાર શું લાગે વાટ કુદે ને ભાઈ વાડો વાડો વાડા માં પૂરેલા જે કોઈ મારી મરજી ના કોઈ દિશા નું નાખ્યું બાદ નું વાક્ય બોલાું કરેતર માં છો નથી એવું સારો આપે છે કે ગયા દારૂ તારી ગાજા બધું છોડાયેલા એની પાસે સીધી છે એ બધું જોડાય છે ઘણા ઘણા લોકો સારું જાસ્ત્ર માં કહ્યું ને તેનો નિશ્ચય કરીને બહુ નાસ્તા તમે દ્રવ્ય ગુણ પર્યાય ને જાણે તમારો નિશ્ચય મોહો ઉડી ગયો વ્યવહાર મો એટલે કઈ ખબર પડે થયેલો પેલા કરતા ખબર પડે પેલો ત્યારે વસ્તુ યાદ આયા જય સંતિષ્ય કાયદાથી આપતા હશે ને એમના તો કોર્ટમાં જજમેન્ટ ઊંઘમાં કેવી રીતે આપી શકાય જજમેન્ટ ઊંઘમાં કેવી રીતે આપી શકાય જજમેન્ટ ઊંઘમાં કેવી રીતે આપી શકે તો કાયદો સ્ટડી કરવા પડે કે નહીં જે પોતાનો આલોક પરલોક બંને હિત સાથે એમ તાગત કર્યું આલોક પરલોક હિત ના મળે તેનો પણ આલોક ને પરલોક નો હાથે એટલે આજે દુઃખ પડતું અટકાવે અને જજને શું કરવાનું જજ તો પોતાના જજ જેવો માણસ હોય જજ જે બેઠો હોય કોર્ટ અંદર અને નીતિ ન્યાય કામ કરતો હોય તો એને ક્યાં ભલું અને બોરાનો સવાલ આવે એને ક્યાં ભલા બુરાનો સવાલ આવે કોને જજ જજ જે કરશે ને હું કેટલે પોતાનું જેને ભાન નથી એને કહો છો ના ના પોતા ભણો ના હોય અજ્ઞાની કેવાય અજ્ઞાની તો છે પણ અજ્ઞાની પણ જાગ્રત નથી તેમ જ કરે જાય અરે અરે થતો નથી હરે રાતે થતો નથી હરે રાતે નથી થતો જઈને આખો તારે કકડાટ કકડાટ મશીન જેવાનું હોવું જોઈએ સંઘેતી હોવા જોઈએ ઊંઘતા ઊંઘતા મત થાય એવું જય નો નઈ જોયું હોય નઈ તમે બધા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 મશીન કોંગ એન્જિન પર જે કોઈ નીકળવા આપડે દૂધ જમાઈ નઈ કેવું જમાઈ નહી કે આપણે ભેગું જમવું પડે આપડે ઉધરસ દોરે ના સમજીએ ત્યાં ઉધરસ દોર દેવાય ને નિકાલ લોકો ના સતીશ ભાઈ પૂછે છે કે આ ફાઈલ નંબર એક છે ને પ્રેજ્ઞાશી ને મોકલી લીધા જે બંધેલા હતા તેને એની ફાઇલ છે બધું હાથમાં હાથમાં હાથ ધલતો નથી ને આપડે બધી વાત છે આટલી ફાઇલો કરે છે બિચારો કઈ શક્યું ભાગે જોવા જઈ થઈ જાય ના થઈ જાય આપણું આપણું એટલે આવું હોય હાથ નહિ આપડે તો એનો આ થઈ જાય આપડો હાથ નગો દેશે નહીં અઢાર દિવસ આપડે કઈ વાર આટલો ઘરે અદ્વા પહોંચ્યો તું પોચરો છે કે ત્યાં તારા હારું અધવાડ્યા કે મહારાજ જયને દેગે હમજી રે હમજીન માર ખાવતે આ આન સબજીન માર ખાવ અને કદે હમજીન માર દવા ઓલા ચડવા રીચ્છા દાયરી કે લાવે એ તો યે ના દે આળ લાગે તો ને સાગ બોલ બતાયું આ નાગરન કોઈ અમને દુઃખ લાગતું કાર મોડું જોવા ને તમાર સા ખાવા માં જેનું તમે મોડું જોવા ને તમે તારું મોડું પણ ના થયું હવે એવો દુશ્મન સમજી ગયા આવે તારેમન કઉું કરવું લાગે તમને લાગ્યું ને મારી પાસે નું કઈ ગયા બેઠો કેવો છોકરો પાંચ પેલા મરી ગયો કેવો છોકરો માટે જાય મને તમને બઉ લીન લાગશે શું કે છે હું તો રોલિંગ લીડર્સ વગેરે રાત કરી પછી હલતું નથી આ થોડું કરતા બધા કહેવું સારા માસ બઉ સારા મા આપણે ગયા ત્યારે મને એમ કઈ જ રાખેલું જે દાદા દાદા આવે એટલે મારું નઈ હાચવતા કે છે પણ એમનું હાંચવજો કે